દાદા નું જ્ઞાન જાય જોખું ના હોય નિરંતર જાગૃતિ હોય જાગૃતિ રાજી થાય એટલે મેક્તિ રાજી કરવા મુશ્કેલ રાજી કેવી રીતે કરાય બધા દલ્લા આપી દેવાથી દાદા એ તો કોઈ દાદો દલ્લો માંગ્યો નથી તો આપીએ કેવી રીતે લેતા નથી દાદા તો આવું સી રીતે રાજી કરાવે અને હારું હારું જમા રાજી થાય દાદાની આજ્ઞા આવે આગળ તમે ખીલદા દેખાય એટલે રાજી થાય ખીલે છોડવા ખીલતા જાય કે એમને બધું અંતર દેવું છે તુલસી નો કાલે ફૂટવા જોઈએ જગત કલ્યાણ ની ભાવના હોવી જોઈએ દાદા હેમાબેન પૂછે છે કે ફણગા તો જુદું ફૂટે વ્યવસ્થિત એ બધું ફૂટે પેલા ફણગા ફૂટવા જઈ જે બધું કરે છે બધું બરોબર છે સારું આ ના પાડો છો કે દાદા ને કોઈ ચીજ રાજીના છે જવાડવાથી રાજીના થાય કે છે રાજી થાય એકલા તમે કઈ પ્રોગ્રેસ દેખાડો આત્મા શું કરે છે સમજાયું જાણવાનું હોય બધું વેદ નો શબ્દ સુધી જ હોય दादा यी वस्तु नु थोड़ू टूक मेरी आज्ञा होनी विधि होते ખોરાક પાણી લેવાનો દાદા પ્રકાર નું બધું ભાવ દાદા થાય કે આ બધું નાકે જોવું ના ગમે આ બધું હેમાને કઈ ગયા પ્રતિવાનું ના ગમે નાકે ના ગમે દેખાય પ્રતીક કરવા કરો કે સર એવું નથી કર નકી કરો ભઈ તો રા બોલા બેન ફોન કરે કે કેમ મે આજી કેરા નથી કે આજી કુછ ન નિગ્રહ થઈ ગયું હા દાદા મટો કાઢો કેટલું બધું બેફામ કોણું દાદા હ બઉ થઈ ગયું દાદા વાંચે ચોપડી નો શબ્દ શબ્દ વાંચો રૂવાટા ખડા થઈ જાય જાય અને દાદા માસરી આપ્યા આવું છોકરો બે મિત્ર તરીકે રહે છે તો આવું પડે તો નહીં કે ને આપડેન કહેવાથી વસ્તુ નું ઓળખીને ના જવું શું કહ્યું પેલો બંધ તાળા મારેલા છોકરાઓ કે આમ જોઈએ કે દેખાય છે જોતા ને હાથે મેં વિચાર આવ્યો ખરાબ દેખાય બીજી સેકન્ડ એક ચામડી ઉતારી નાખેલું એવી દેખાય અને ત્રીજી સેકન્ડ મૈસન દાસ એટલે મળી જવું સારું પણ આ વિષય માં બહુ ઊંડા ઉતરવા જેવું નહિ आप्य निकल बैरा जोड़े बैरा एक पथरी वो कई जाए तो અમેરિકા વાળા માટે બરોબર છે એમને માટે પણ આપડે એમને જોઈ ને આપડે બેડ કિંગ બેડ કિંગ ભક્તિ વાતો તૈયારી કરેલા બેન પૂછે છે એવો જમાનો હવે આવશે ખરો મોક્ષ ને માટે લાય ક્યા મોક્ષ આવું ડેવલપ થાય બુ થાય કરવાનો છે શાંતિ રહેશે મહાત્મા કેટલા નસીબ મહાત્મા બૌ નસીબી ગયા બિચારા બચી ગયા આપડે વાપરવું જેમ કરીએ નક્કી કરીએ નિશ્ચય કરીએ બધા માણસો નાકા ફરે જુવા ને ગમે નહી બીજા બધા જાનવરો નાકા ફરે તેનો નાખ્યો નહીં હા એટલા દેખાય બહુ એ રાખવું ના વસ્તુ છે એ થ્રી વિઝન જોવામાં હેલ્પ કરે ખરું બધું અટક્યું છે છોકરા પછી એટલે બધું ચાલુ પડી જાય ત્યારે દાદા ખરી પડવાનું છે જાણે પણ એ પેલા ખરી કેમ ના પડે એ તો અહીં મહાત્મા આવશે ને તારા સમજાવશે ચાર જણ મોકલી ને એમને કેવું વર્ષે બુદ્ધિમાન એ ઉતરશે એવી વાત એ તમને સમજાવે પછી નિશ્ચય થવો જોઈએ પછી એને રે તેમ આપડે તો મને પૂછો ને એના કરતા પેલા લોકો આવશે ને અત્યારે બધા ખુલાખત રહેલું કારણ કે એ ભાષા ભાષા પણ દાદા ભાષા તમને સમજાય એમણે અનુભવેલું તો નહીં જ ને અનુભવેલું સંસાર તો દાદા મારેલો જ નઈ ને નઈ નઈ મળેલો બધું મળ્યા કઈ રીતે પૂછાય છે મનુભાઈ પટેલ પણ એમાં છોકરાઓ કાશે એટલા માટે હું બોલાવું છું ને છોકરાઓ બધું કઈ નાખ્યું આ તો દાદા છે દાદા ની યાજ્ઞા દાદા નિરંતર યાદ રહે છે મેં બધું સમજાય એટલું બધું સમજાવી દીધું હવે બીજું તમારી પાસે વાત તો એ લોકો સમજાઈ શકે એ તો લોવર સ્ટેન્ડર્ડ વાત એ મારી મળે ની કહે ને એવી વાત छोकरा तब तो चारादा इंग्लिश् नही थो नही इंग्लिश बहुत सारू बोले મહિના પછી છ મહિના પછી એડજસ્ટ થઈ જાય એનો ભાવે ને એક હજાર રૂપિયા આવડે જી માં જાગે ઉપલબ્ધ જાગૃતિ પેલા પુરુષ હોય ખરાબ એવી જાગૃતિ નથી આવડો મોટો અરે કણુભાઈ એવી જાગૃતિ નથી એવી યાદ છોકરા મારી ગેર આપીને આવ્યો છે જગત કલ્યાણ માટે નાય તો હોય ચાલે છે એક મહાત્મા ના નહી પણ દરેક મહાત્મા કેમ થાય ની ચોપડી વાંચીએ કોની સિલર્શક આપની ચોપડી છે ને संसार फटकात बुद्धि असर अनुभव એ તો આ જ્ઞાન ને લીધે આપેલું જ્ઞાન એ તો મેં જ્ઞાન આપ્યું તે લાઈટ એટલે કશું ના થાય કશું હોય નહી એમાં એક વાર છે એક આ છોકરાઓ તેના છે તે તમારે ઘણું બી આવે વાવે નહીં મારી ખાતે એ તો મોકલવા લખી ગયા પછી તારી હમતા તમારે हमल पकु पहुंची कनुभा चंद्रग पी પહોચી ના શકે લોકો સુધી પહોંચી શકતા નથી બુદ્ધિ દબાવી બુદ્ધિ લેબ દબાઈ ને છોકરા કચરો કઈ નાખ્યા હું શું કરું મારે મારી પણ ઘરે લાડી આવી નથી આવી હું તો વહેલો અંદર થી બહાર વહેલો આયો ચાર ને દસે આવ્યો કાલે તો પૂછેલું ને આ શબ્દો નઈ બધા નર્કો બધા પૃથ્વી ની અંદર પણ પૃથ્વી છે એમ કેવું છે પૃથ્વી આ નથી આ તો આ તો અહીં પૃથ્વી આપડા પૃથ્વી જેવી તો બધી પંદર પૃથ્વીઓ ત્યાં મધ્યલો આપડે અને અહીંથી લોકો એવી વાત બ્રહ્માંડ Ha, ha, ha. પછી તો કામ કરુલાસા આપડે બેન પૂછે ને તરુ બેન કે અમે વિધિ કરતા હોઈએ અને તમે વાત કરતા હો सत्सन के बीज तो के अमर ध्यान पे राजा जाए दादा बोलता जी तो दादा महात्मा विधि बताता તો અમારા થી ના કરાયું બધું કરાય પણ જે વિધિ કરે એનું વિધિ કરનારે જાગૃતિ કાને હતા કાને હમળાય અમુક પણ માણસો વીક વીક માણસો આવું રેલી થાય ના થાય બધું હમણાં કરે જુના બાર વર્ષ ના વધુ બાર સ્થિર કરવું જોઈએ આપડે પેલી વાર સ્થિર થઈ જાય જે બે તમે નથી હોતા શું જ પછી ચીજ બનતું કેવાય નઈ તો જવા દે સુધાનું સતત ધ્યાન રે પણ કોઈ વસ્તુ સારી દાદા બોલે સારું ખોટું હતું જ નથી આપડે જે કામ કરતી પેલું કરવું અગ્યારસ કરે અગિયારસ शांति नेता एकदम शक्ति पी पु फाइल आए त्यार आमचाम थी जाए एक तो थी जाए तो शक्ति करता करता करता मजबूत थे मटी नमस्कार विधि बोलू पी हू नव कलम बोलू तो मार्चे तूटी जाए तो मैंने विधि करो चीज तूटी ना जाए આપડે જોયા કરવાનું ક્યાં જાય છે પાછું આવે કઈ રૂમ માં ગયું તે જોઈએ આપડે શું કહ્યું આપડે મને જરા આશીર્વાદ ને વિધિ આપજો કે ના બસ જાય તો ચેતન ના છે કશી પાપ ના લાગે પણ પેલો માનેસિંગ હું આ છું એટલે પાપ લાગે શું કશી પાપ ના લાગે હું છું એટલે પાપ લાગે ખરીતે છે પણ માને છે ને એની વાર્યા થતા નહી ભલોબીજી કરી આપતો છો ઠીક ના છે આ દાદાની લીલી સતમ ખાય ને આપણે નિરાંતે એ પાઈ કેસે સંભાળીએ તો ઊભી જ આવૃતિ વધી જાય આ અમે કોઈ આપણે સુસુ ખાય તો આ બરકતોમાં કેસે તો બાકી સંભાળીએ નવરા દેખાય રહ્યા હવે ઓકરીજી માયે કીધું અમને ગરીબ ને માટે તો દસ હજાર દોડ બહુ કેવાય તમે ખોટ માં કરો તમે બહુ નફા માસો પણ તમારે ગરીબ ના નફો ગરીબ ના નફા માંથી આગળ વધવાનું કે નહી એમ પૂછે રમી લાવે ગરીબ ના નફા આગળ વધવાનું કે નહી બધા કેવા ને પણ ગરીબ નો ગરીબ નાતો માનવા में आई दा, गाड़ी सारा है छत्ता से आई गए दादा जैसे दर्शन हाँ शिल दर्शन नो भाव करो तो देखा मांगे जाता थी गया दादा बताता બઉ એની પર વાંચ કર્યા કરોરી જે વર્તે ની એટલું જ જ્ઞાન પરિણામ પાડે બાકી બીજી વાતો જ નતા મળી શકે શું કમા બધો પ્રકાર વર્ત બધું વર્તે એટલે પછી શબ્દ એક એક ઉગે એવું જરાબર એવું વર્ત્યુ તો હા ચાલે શું કરું કામ ચાલે નઈ કારણ વર્તી હોય તો બીજા દરે કઈક રાગે પડે નઈ તું આમ ક્યાં ક્યાં કરું દોડ કરે મોક્ષ એટલે સ્ત્રી શાસ્ત્રકારે શું કહ્યું અક્રમ વિજ્ઞાન છે છે તે બધું કપડ કપટ સમજાવો ને જરા બધું કપટ છે ને શું બધું કરશે પતાની ભૂલ કરો તો આઈ કઈલી હોઈ ઓ ઉંગાડી ગઈ તો ઉકેલ આવી જાય ને દાદા ઉકેલ આવી જાય હા પછતા ના સમજાવ કાઈ કપટ અમે કરીએ છીએ ના પણ સા હારુ સે આવુ આવુ ガडू हा સ્ત્રીઓ નું ガडू ના ચાલેલી તો હેન્ડલ માર માર કે તે નતાદ કૃમિગાન કરાય તો મોટા મોટા તીર્થન કરો તો સ્ત્રીઓ ને એક જ થાય તો બાહ એ ટાળા પડી ગયેલા એવું તૈયાર થયેલું હોય તેને નવાણું હોય આઈ ગયું હોય પૂરું થઈ જાય એટલે આવું તમારું શું રહ્યું આગળ દર્શન કરો એટલે રાગે પડી જાય દાદા વાત તો સાચી લાગી છે પુરુષ મુક્ષ એ વાત સાચી છે મળી ના સ્ત્રી હતા પણ એક પૂરેપૂરા સ્ત્રી ન હતા એટલે લોકો કરે છે ચોપડી ખોલો ને ચોપડી બધી ખોલેલી જ ચોપડી બધું આખો કપટ તમે અંગર અંગર જ કરો ઉઘાડો કરો છો સાચી વાત બની ગઈ હોય આમ થઈ ગયું કઈ લાગે એવું મને જરાક જરાક ખોલી આપો ને પછી ખોલી વાર લાગતું એવું જરા ખોલો ને આજે ખોલીશું ને એક દાવા પછી ના ખોલાય ખોલો ના પછી અમે શું કરે કપટ સમજાવો તમે જોયા કરો એ તમારું કામ છે શું કયું અને કપાટ કરવા રહ્યા છે તમારું બગડી જશે એવું હતું જતુર્યું છે ધીમે ધીમે એકદમ બધું સેફ સાઈડ જોઈએ કોઈના લાભ માં ના આવે લાગ આવી ગયું હોય તો પકડાય તો ખરું દાદા એ પકડાય ના પણ પકડાય નઈ પોતે ઘણી પકડે જાય બિચારો પડે દાદા આપડે એક જગ્યા કીધું તું કે હું કોઈ ની વાડી માંથી શાકભાજી તોડી લાવ નહી એ નહી પણ હું દાખલો આપું છું કે હું કઈક ખરાબ કામ કરતી હોય તો દાદાજી આપે પેલી કે બીજી હપ્તા વાણી મેમ સમજાવ્યું છે કે દાખલા તરીકે હું કાળા બજાર કરતી હો અને કોઈ કાળા બજાર કરતા હોય આ ભાઈ કરતા હોય કપટ થોડું ઘણું નીકળી ગયું પણ હજુ થોડો દાદા જગ્યાએ મેં કેસેટ માં હમળેલું છે પુરુષો ડંભી હોય અને સ્ત્રીઓ કપટી હોય તો બહુ જાત ના હોય નવા કપટ નો સંગ્રહ ની ગંદકી ઓગાળવા શું કરવું દાદા એક કપટ ની ગંદી થયું તો કે વાતચીત કરી કોઈ શાસ્ત્ર આ તો આપણો અક્રમ છે એટલે કઈ કઈ આવે પણ દા એક કપટ રાજ ગમો અણગમો એની સાથે જોડાયેલું ખરું બધું કરે ખબર એટલા હર્ગમ સમજાય ગયું દાદા એટલા આ સ્વી બંધાઈ શરીર બંધાયું મન એવું બુદ્ધિ એવું મારા અનુભવ વાણી અને દેહ એવું આકાર બંધાઈ ગયું પછી થોડું વધે તો તમે દાદા એ તો બહુ દેખાય પોતાના કરે એવું જ ને ઓળખી ગયા માસ ચોખ્ખો માસ પણ દાદા સ્ત્રી ના શરીર માં કપટ કઈ રીતે ઘુસ્યું કયા એવા કર્મો કપટ ઘુસ્યું દાદા સ્ત્રી ના શરીર માં કયા એવા કર્મો થી કપટ્યું આદત હોય અને તેની કેસ ક્યાં ગયા ગઈ મારી બેન ગઈ ના દાદા એવું નથી બોલા ના એ તો ના બોલાય ના બોલાય એ તો વાત છે એ તો જયારે બોલવાલ ના હોય ને આટલું તમે એડવાન્સ તમને બધું ભૂલ્યા સંસાર ભૂલ્યો તે જાય બી કે રાગ પુરુષ વધાર હોય રાખમાં બહુ મોહ ને રાગમાં બહુ ફેર મોહ માં રાગમાં બહુ ખેર મોગવાન દાદા ભગવાન દાદા રાગદેશ ગયા હતા અને પુરુષો ને બેનો કે છે બધે કહે છે કપટ કેવું હોય કે તમને સમજાય તું કપટ એમને સમજાય બધી જાતના કપટ જોયેલો હશે નહીં પણ ક્યાં ચાલે નહી સમજાવો ને કપડ કોને કેવાય દાત જાને કે આ પડે એક મારી શું શક્તિ એ તો દાદાજી જ સમજ